એમ કે છે કે આપણને મનમાં એવું થયું પણ પોતાને વર્તન માં એવું ના આવે વર્તન આપણને જ્ઞાન આદર થયું ને તે આપણને ક્ષમતા રાખે શું મન બગડી જાય ત્યાં નવા પાપ વધે ત્યાં પાપ વધે ને એને પુણ્ય વધે સમજ ભરા તો જો ઇનવાઇસ આપાલી જે આને લીના તે લે પ્રમાણે થવצની હતી અચ્છા વર્તમેલે છે આપડે જે નઇ વર્તમેન બિચતા છે હવે લાઈક એમ એલ એમ એક્ઝામ્પલ આપું હોય કે ભાઈ આપણ 10 ટકા પર ટાઈન પત્ર પડ્યો 1.45 થી મળી જાય સાત્રા માથે મેરા નિયા એના બચન બલ થી મે રહે આપણે હાજર અચ્છા બચન બલ કામ આવે કઈ નો વસ્તુ બને તો મારા કર્મો હૃદય છે માટે કોઈ નો દોષ નથી મારા દોષ છે પોતાના દોષ તરફ દ્રષ્ટિ ગઈ એનું નામ મોટા મોટો આત્મધર્મ દોસ્ત આખું જગત જુએ છે ને કોણ નહી આવડતું દોષ નથી ત્યાં દોષ જી એને લીધે સંસાર ઉભો જો એને દોષ જોયે છે ને ગરીબ જગાએ પાપ ફરી વહેલું હોય ને કામ સારી રીતે કરે ના કરે તો દાદા એવું એમને બઉ કોને એમ નો બઉ થાય છે કે હું ગરીબ છું એટલે મને ત્યાં એની જો હાથ ને તો આપડે એક તો આપડું કામ કરે એનું હાથ ડી થાય બઉ મોટું જેટ કરેટ કરે ખર્ચ પડી જાય મનમાં વિચાર આવે કે બધું આનું પડી ગયું છે કે દુઃખ થઈ છે ત્યારે હાથી મૂકી રાખવું નામ વામ હોય તો લખી નાખો કાગર નિશાની આપી લઈ જાય આપણું કરી આપડું ચોરી કરીએ ને રોજ જમચાલ હોય બે રોજ બે વધાર થાય ચોરી કરી જાય જા વાપરી એટલું જ આપડે ખાતે ઈગ્ર ચોરી કરી જાય આપડે અગરબત્તી હોય બે ચાર પાસ આખા રૂમ માં ખેડૂતો હોય અગરબત્તી આજુબાજુ લોકો કોઈ પણ ધર્મ ના સારા હોય શકે જૈન નું જેવું એવું શું કેવાય દરેક ધર્મો શ્રેષ્ઠી પુરુષ પુરુષો બધા સુગંધી હોય ને બીજા દુર્ગંધ ગમતા હોય બધા શ્રેષ્ઠ પુરુષો ભગવાન શ્રેષ્ઠી જતા હતા આજુબાજુ તારી સુગી આ બી આવે છે એ <laughs> કરવાનું કકડાટ કરો એટલે શું થઈ જાય મંદી મંદી કરીશ ના વડવાથી કાલથી સાગુ કરી લાય શું કહ્યું પછી એમ કયું કર્યું કાલ ના કરતા સારા કરે અને આજે જરા વધારે ખાવાનું આપજો એ પૈસા થોડા આપણી સ્વભાવ ના બગડે એનો પ્રેમ પ્રેમ બતાવે એન્કર બોલું પ્રેમ બતાવવાનું પ્રેમ બતાવવાનો જાન્ય જોડે પ્રેમ બતાડે હું એટલું કામ કરું બેન એમ પૂછે છે કે હું ગમે એટલું કામ કરું એમ લાગે ક્યાં કશું નથી કરતી તો વર ને એવું લાગે કે કશું નથી કરતી અને કોઈ એવું લાગે છે એને એમ પોતાને એમ લાગે કે હું કરું છું અને વર એમ લાગે કે હું નથી કરતો ક્યાં નથી કરતી પોતા ને એમ લાગે કે હું કામ કરું છું અને વર ને એવું લાગે કે હું કામ આ કામ નથી કરતી તો પછી વર ખુશ કેવી રીતે રાખો ઘર ઘર કામ ઘર નું કોઈ કામ ઘર નું કઈ કામ ઈશ્વર હોય તો ઈશ્વર નહીં ભય રાખો ની રિટાય ઘેર રહે કરવાની સો દિવસ પેલા કર્યા છતાં નથી મળતું ખુશ કરવા માટે ખોલશે કરવાની જરૂર નથી દેખાવ કરવાની જરૂર નથી લઈ રહ્યું નિયતિ એન આઈ વાય એટી પાંચ તમાર કારણો માં નું નિયતિ કામ કર્યા કરવાનું ખબર કેવી પડે આપડે સિન્સિયરલી કરીએ છીએ કે નહીં એ કેવી રીતે ખબર પડે આપણને લાગે કે સિન્સિયર છીએ સામાન્ય ના લાગે આપડે દાણા ચોખ્ખી હોય દાદા અમે તો કઈ ખુશ રાખવા કોઈ સુખ આપવું એ પણ ધર્મ છે ને ખુશ રાખવું એ પણ એક ધર્મ ના થયો કેવાય પોતાના વર ને ખુશ રાખવો એ એક ધર્મ થયો કેવાય ને સિનેમા જોવા ચાલો એટલે આપડે બધા કામ છોડી ને જેવું આપડે ના આપણે ના પાડી પડે મારે નથી ઉકેલ લેલો કઈ લગાવ્યો હોય તો બે હાજર આઠ વાગે લગાવ્યો વધારે પછી મીઠું કુસુ છે રોજ મીઠું બની જાય ને બે હજાર કડવા બે જતો કોંગ્રેસ માં નહીં હું બધા ધ્યાન રાખું છું સાચો છે કરતો કરનાર કોણ છે આ જ્ઞાન છે બધું કઈ દેખાય કોણ લડે છે એ નથી લડતો એ શુદ્ધ છે દાદા ના જ્ઞાન માં રહે સુધરી જાય નવું મોક્ષ ને થવાનું સારું ને તો આ જ બગડે પછી કશું સુધરવાનું પાસે પાસે દીપતિ ચાલે બીજી આખી જાય બીજી થયા ત્યારે નમસ્કાર મારો તો દેખતો નથી એ ઈચ્છા વિસ્તાર પર છે કે 400 પાસેથી લાગે છે એટલે લેજો આપણા માનને જાય સસ્તી લાવવા છે એનો સુનો છે તો જવાનું જાયને ઉર્જા કા બજે છે ત્યારે થશે આ તમને વિશ્વાસ કરજો મને આવે છે કે બીજાને મારું છે लोक्ट्र से पुझे है के आपने की कर्मों करिये ची políticas एनो हिसाब एनो फोड अपने केहरे मले आज जन ममा मले, के आउता जन ममा मले जल समें आप कहरी कहरी है तो डिल अँट आप आप महर साय चानी, महर? हां खहने कहरी फटर हो अनम कहते हैं? झाल પચાસ થી સો વર્ષ નો અને કેટલાક કર્મ તો પાંચ હજાર વર્ષે પરિપક્વકા માવ આપણે એટલે બે પ્રકાર ના ફળ છે સારું કરીએ તો સારું ફળ મળે અને ખરાબ કરીએ તો ખરાબ ફળ મળે ચીકણા સારામાં હોય સારું બધું બંગલો વાપરી આપડે બંગાળ છોડવો હોય તો બંગલો છોડે આપડે બીજો બંગલો જોયું પણ ભયંકર દુઃખો ની વેદના વેતી પડે એટલે ઘણા ખરા તો અત્યારે અત્યારે દુષ્મકાળમાં પચાસ પોણા વર્ષના સ્થાય બધા બંધાય નહીં ચૂકના હોય મોડા ઘોડા છે મૂર્ખ છે ફુલિસ છે દુશંકા ના લોકો ફુલિસ ભગવાને કયા પોલીસ પણ ગયા પોતા પોતાનું હિત પોતે જ જાણતા નથી પોતાનું હિત નિરંતર કરી રહ્યા છે નિરંતર પોતાનું હિત કરી રહ્યા છે અનુમાન દુશંકા ના લોકો લઈ ને આવેલા છોકરા લઈને આવેલા છો અને તેમાં જ આખો રાત મન વચન કર્યા એમાં જ માથાભર કરો છો તન્માયા છો ઠીક છે એનામાં તન્મા જે લઈને ચાલી જવું પડે બે મહિન જી તો પછી આપડે પુરસાદ કર્યો કેવાયેલા છે આ લોકો પોતા લઈને જે મૂકીને આવ્યા છે અને પાછા દસ એ છે તો મેનેજ કરીશું મેં પુસ્સા કર્યો આ તો આપડે લઈને આવેલા જ છીએ ભાઈ છોકરા બંગલા મોટરો ગાડીઓ એટલી મહેનત કરવી પડે મહેનત થઈ જાય એટલું જ કરવાનું છે બીજું કઈ કરવાનું નથી અને પલ્લોક સુધારવાનો છે મારે જોઈએ પલ્લોક સુધાર આ લોકો પલ્લો ને ભવાનો જ નથી બે ખાતા પૂર્ણ કરવા ને આવ્યા છે તે આપડે જણાશે ભગવતા કરવાનું શું છે છે આ એટલે કેરી કરવાનું નથી લક્ષ થાય જાય છે કોઈ કોઈને ત્યાં ચાર પાંચ રૂમો હોય અને સાડા અગિયાર વાગે માણસો આવ્યા પાંચ સાત પાંચસો બિનપાલ ચંદુલાલ ડાહરણું ઘર સાડા અગિયાર વાગે ચંદુલાલ એટલે પછી કેગાવી શકે પછી શું કરે બોલાવે ના બોલાવે આવો આવો આ છે તે બેડિટ કર્યું આવતા ભવું નું કામ કરવાનું આ પૂરો ભવિષ્ય આ પ્રારંભ છે એ આવતો બહુ વગાડે હું તો આ અત્યારે મહેનત કરી ભાઈ ભગવાન આ મને સંકલન રીતે ખરાબ વિચાર આવ્યો પણ હું ક્ષમા માંગુ છું નહીં કરું ફરી વાર કે શું કરું એ બધું થઈ જાય એ પૂછકાશ કરે છે આવતો ભાઈ અત્યાર ચાર ઠીકડી કરીએ છીએ ચાલ છે આ દૂષણ કાળ ના મોટ થી તપી ગયેલા માણસો થી મોહની પેલા ક્યાંક ઉકડી છે જ્ઞાની પુરુષ વાર સમજી લે તો જેટલું સમજે એટલું તો કામ આ સમજાય त्या ने के तो परिपक्व छेड़फे कद હોય છે ખાલી યોજના એના પછી હોતું નથી અને પછી એ કર્મ ફળ ભોગવ આપણા મનુષ્ય લોકો એને કર્મ કે છે કર્મ કે છે તેને જ્ઞાનીઓ કર્મ ફળ છે સમય અત્યારે અહિયાં આવ્યા તમે આમ તો કર્મ કર્યું અને હું આગળ વાત સમજાવ છોકરા ને કહીએ છીએ હોટલ માં જઈશ આપડા લોકો શું કે આના કારણ બોટલ થઈ ને માન્યું શું કે એના આધારે ખેંચ્યો કર્મ ફળ ભગી રહ્યો કર્મ તો સ્વતંત્ર હોય કર્મ આ જગત માં પુરસ્કાર સંયોગો ભેગા થઈને કાર્ય થાય એ બધું પ્રાર્થ સવારથી તે અત્યાર સુધી આખો દિવસ પ્રયાસો એ બરાબર કેગા કેન કાયા થઈ જશે સાયન્ટિફિક સર્કમસ્ટેન્સ લાવે છે તે એ ચાલતા સાયન્ટિફિક સર્કમસ્ટેન્સ લાવિયે એટલે આ આ તે આ થઈ એ બરાબર જગ્યા છે તો તમને જોયું હા પુરાણ પુણ્ય એ બરાબર શા ભારતા આવો બધા સંજોગો કેવાય ની બીજા બધા પ્રારભ સંજોગો બધો પ્રારભ છે પ્રાયો આપડે ભોગવી રહ્યા છીએ પ્રાયો ભગી રહ્યા છીએ પુરસાદ કર્યો આપડે એમાં કઈ સંજવી જરૂર હતી નફા મળે એ બધું બધું પ્રયાસ આ પ્રયાસ ભોગવી રહ્યા પણ કરવું પડે ત્યાગાદ લોકો વાપરે પુરસાદ દોઢ હજાર ને પુરસાદ ના દોઢ ના પુરસાદ ખાલી કશું બાર ની દોઢ હજાર એક માસ સામાયિક કરતા રહ્યા શું કરો છો ખેતી કરો છો ગયા હતા કે બે કરો છો સર કેમ નહીં કરતા આજે તો એમનો અમાઉન્ટ દેખાડવા પાડ્યા છે એસી કેવા માટે છે પગ કરતા હોય તો તમે પગ હારા હોય તો કયું સામે કોઈ સંજોગો કર્યા અને એનાથી ભયંકર પાપો બનતા ગરવા રોકમાન માયાલુ વધતા જ જાય છે ત્યાં જઈશું જ્ઞાની પુરુષ ના દર્શન કરીશું એ જે મને ભાવ હતો એ તમારો પુરસાદ હતો અને આ પ્રાર્થના અહી આવ્યા એ પ્રાયદ તમે શેક સાઈડ આવવા પણ ન દે આવવા પણ આવવા દે પણ આવવા નું આપણા મનમાં જો ભાવ આવે ભાવ કઈ જાત માં આવશે એ સના ઉપર આધાર રાખે છે આપણા મનમાં ભાવ કઈ જાત આવશે એ સના ઉપર આધાર રાખે છે આજુબાજુ દબાણ હોય છે આજુબાજુ દબાણ હોય છે તેના આધાર ભાવ શું દબાણ આજુબાજુ ખરાબ દબાણ હોય તો ખરાબ ભાવ આવે એવિડન્સીસ આવે નહી એવિડન્સ પોતે નથી એવિડન્સ નું દબાણ નું દબાણ દેવાનું છતાં છતાં આ જે ગાવ છે એકદમ સાચો પુરુષ કાંતિભાઈ ક્રાંતિભાઈ ક્રાંતિભાઈ ક્રાંતિભાઈ અને તમે આત્મા અને ક્રતિભાઈ ને હાલ પાડી ભાઈ ના બીમાર નાખ્યા તો આત્મા અનાત્મા પુછાથો ભ્રાંત છે સ્વતંત્ર ઇન્ડિપેન્ડન્ટ નથી પણ ઇન્ડિપેન્ડન્ટ છે ખરો પણ પૂલો તો આ આમ છે ને આમ છે હું આ છું ને હું આ નથી કરે બધા દોરી બેઠાંતિજી ની શું અસર થાય નથી લાગતું સાયકોલોજીકલ એવું સાયકોલોજીકલ લાગે તમારે આસર ના થઈ જાય છે તો તમે અસર કરો તમારી તમારે આસર નહી થવી જોઈએ કોની સ્થિતિ છે શાંતિજી ને અપમાન કરે શાંતિજી ને ઉપરાવે કરે અહંકાર એ તો કે છે કે ખરી રીતે તો એવું કામ છે કે આપડે પ્રાર્થના કરી કે ભગવાન એને ક્ષમા કરો સારા માણસ ક્ષમા કરો ભગવાન કરવું જોઈએ પણ એવું કઈ થતું નથી જગ્યા છે એ પુણ્ય બંધાય છે સરસ પુણ્ય બને ત્યાં જ આપડે પાક આવો સ્કોપ મળતો નથી તમારે તરત જ નક્કી કરવી જોઈએ કે આ એ બોલે છે કેમ બોલતો હશે મહારાજ કર્ણ ઉદય છે આ શું છે આવું સો વખત તમે જીતો દેવગતિ નું જગ્યા ઘણી છે પણ આવડતું ત્યાં જ ખોર થાય નફો કરે છે અને અમે આવું ફોજગારી નફો બિઝનેસ થાય છે તમારે જૂટ આપે છે વાર કરવું લઈ ગયા છે તો ચોરી કરે તો વાર જ કરવું એટલે તમારે કર્મચારી દે છે This is is of your karma, and <laughs> and he is becoming an <laughs> you should thank him <laughs> and should react on him react in anger. to to to આજે આપણે વાત કરી એવું જો જ્ઞાન આપણે બધા આપીએ તો એમાંથી એ માણસ માં ઘણો ફેર પડી જાય નથી આવું જ્ઞાન મળતું નથી કે હોય ને કોઈ જગ્યા કરતી અને પાછા કઈક કોઈની પાસે મળે તો એમાં વિશ્વાસ નથી બેઠતો બાસમતી રાખીને ખાય પૈસા નાખી ની પુણ્ય પાપા ની બધી પુણ્ય છે મારા બાપ એ જે પુણ્ય હોય છતા પુન માંથી મેરા પાપ क्या आप हर वक्त एम था क्या लाइए क्या कम जो आप भोग नहीं सकता पापा पुण्य भोगवा તો ખરો ને દાદાજી એવું ન સ્વતંત્ર પુરુષાર્થ છે સ્વતંત્ર પુરુષાર્થ છે પુરાર્થ હોય છે ખરો પુરુષાર્થ છે ખરો નઈ છે એ પુરસાર્થ જ હોય છે હોય છે જ પુરસાર્થ પણ સાહેબ ને કેમ પછી ના બને પ્રયત્ન કરવા છતાં ઘણી ઘર પ્રયત્ન કરવા છતાં ન બને ચારે આફેર જાય છે એટલે દાદાજી સારા નર્સો તો વિવેક હોવો જોઈએ વિવેક ના હોય તો હિત આપે છે એટલું જ આમાં ટ્રાફિક જેટલું અહિત ટ્રાફિક માં જેમ નુકસાન કરી દેશે એ અહી માં નુકસાન કરે પણ ખબર પડતી નથી આવતા ભાવ માં એટલે એ હિત હિત નું જ્ઞાન જીવન માં પેલું હોવું જોઈએ હિત છે આ મારું અહિત છે પછી થાય ના થાય જુદી વાત છે પણ એને ભાન તો થાય ના થાય ને તમે ગુનેગાર તમારા પ્રયત્નો હોય કે મારે કુવાર નથી પડતું